એક ક્યો એક બોલતી તો તમને મનમાં એમ થાય કે ગા ગરમ પાણીનું શું કરી કાલે શું કરી 15ડે શું કરીશ આ ગરમ પાણીનું શું કરી તો થાય તમને પરિણામ હોય ખબર જ હોય કે આタル થ જાય એટલે એને બોલ દેના બીજો કસે ન પી સચાઈ આ તો એને મધ્ય પણ ચેપ્ટર એમાં જ હતું અલે ની જો છે નિયમ કસા પ્રકાશ શું કરે આ પ્રકાશ ન્યા કાર નહી થઈ શકે આ નારિયે છે નહીં આ પ્રકાશ ન્યાકાર થઈ શકે નઈ શું કારણ છે આ ધ્લે આકાર આ પ્રકાશ થઈ શકે નહી મને તો આ જે આવરણ છે એ આવરણ પ્રકાશક નથી ને એટલે આવરણકે છે ના ભૌદિક પ્રકાશ છે ને બાહ્ય પ્રકાશ જે બૌદ્ધિક પ્રકાશ તેને મેને આકાર રૂપે નહી જોઈ શકે તો બીજી બાજુ પોતા એ બાજુ બાજુ અંધારું હોય અને કશું ને ના રહે જાય કેરી હોય કેરી જેવું થઈ જાય જમણું હોય જમણું જેવું થઈ જાય હવે પાંદડું હોય તો પાંદડા જેવું કામ થઈ જાય કોઈ બાકી ના રહે આટલું એનો છો ના પડે એનો અનો તો શું થાય છે બુ એક વસ્તુ જોઈ એક વસ્તુ વ્યક્તિ અને અમે એક જ્ઞાન થી જોયું કે આત્માના જ્ઞાનથી અમે જોયું તો અમને ખબર ક્યાં કે આત્માના જ્ઞાનથી દેખાયું અમને અને બુદ્ધિના જ્ઞાન લઈને અમે આ પહોંચ્યા અને આત્માની બેટરી લાગી એ ખ્યાલ કેવી રીતે આવે કે આત્માનો પ્રકાશ છે અમે શુદ્ધાત્મા જોવાનો પ્રયત્ન કરીએ તો પછી બુદ્ધિ તો સ્થિર બુદ્ધિ વાળા માણસો ઇમોશનલ થાય જોઈ નથી થાય બુદ્ધિ સ્વભાવ ઇમોશનલ કર્યા વગર રહે નહીં સ્થિર બુદ્ધિ સ્થિર ઇમોશનલ થાય અને સ્થિર વાળા સ્થિર ઇમોશનલ ઇમોશનલ હોય બધા બધે બધા બધે પણ આટલે પોચ્યા નથી આ કામ કાઢી લેવા જેવું છે ને કેટલો નહીં થાય હે ભગવાન દાદાજી ને રાખજો બધા કરે છે મારા મન હું કાશી રીતે અંધાય છે આ બધું જય સચિરામ ગ એટલે બધા કે આ આત્માનો પ્રકાશ અમારે બધાના ન્યા રૂપે કેવી રીતે અમારું એનું લેવલ કેવી રીતે વધે કે આત્માના પ્રકાશથી તમે જોઈ જઈ શકો ઇમોશનલ ના થાય તો અમારે અમારે પુરુષાર્થ કઈ રીતના કરવાનો એક્ઝેક્ટ અમારે કયા પુરુષાર્થથી એ કામ કરવાનું એ તમે પેલો ટેસ્ટ બતાવ્યો કે આ ટેસ્ટ આવ્યો પણ અમારે આત્માના જ્ઞાનમાં વહેતી દરેક પ્રસંગના વ્યક્તિને અને અમારી જાતને જોવાની એ કે એને મતનો એક્ઝેક્ટ અનુસાર કરો તમારે આ બટન દબાવવાનું મે આનો બટન દબાવવાનું તે કે મેટને કે સુનામ લખી છે તે કે શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ રૂપી બટન દબાવો એટલે એક્ઝેટ જ્ઞાન પ્રકાશ થાય શુદ્ધ ઉપયોગ હું શુદ્ધ છું આ એ શુદ્ધ છે એ શુદ્ધ છે ગાય બધા શુદ્ધ ઉપયોગ જ દેખાય તમે મારું ધ્યાન કે તમને એ બધા બટન બટન બધું નાખી દઈશું બટન દબાવો એટલે તમે સમજો કે ભાઈ આ કીધું કર્યા કરો કરે થવા દે ને બધા પોટલા ખભી દવા દે બધા પો ખપી જવા દે જે પોટલા લાયા છે ખપી તો જવા ખબાઈ દેવા પડે બટન દબાવવાનું શુદ્ધ ઉપયોગ નું અને પછી જોતા જોતા ચાલો પણ આખો દડો એ રાખવો નહીં એકાદ કલાક હોય પણ દાદા એ તમે આખો દિવસ રાખવા ના કરો તો બધો પ્રશ્ન તો બધો સુદુપની જરૂર અથડામણને અટકાવવા માટે બુદ્ધિથી તો ઇમોશનલ થવાય તમે કોઈ સ્થિર ઇમોશનલ કે આ સ્થિર હવે સવાલ તો સવાલ તો થઈએ ત્યાં આત્મા પ્રકાશની જરૂર પડે ને નહીં અમારું તો એવું કહેવું છે કે દાદા જરૂર પડે છે અમને વ્યવહારના કામમાં તો ચિંતાની જરૂર ઇમોશનલ અમે ત્યાં ત્યાં થઈ પડે ને તો કાંકરે એવું હોવું જોઈએ ને એક મિનિટલ ના થવાયુ બુદ્ધિ આવીને પછી કામ હા એ પછી બટન જયારે મહત્વના વ્યક્તિ કે આપણા બટન ફરી બંધ દબાય જીવન હમ છે સાંજે કલાકે પછી કારણ કે અક્રમ વિજ્ઞાન છે ને અક્રમ એટલે શું કે તમે આ જ્ઞાન માટે તમારી ભૂમિકા નથી છતાં આ જ્ઞાન તમને મળ્યું છે શું થયું ભૂમિકા નથી કેવી રીતે મળે બેઠેલા બાવા બહુ ભૂમિકા તૈયાર છે કરવાનું રહેતું નથી ખરેખર તો વધારે કામ કરવાનું રહેશે પછી મારે દબાવી દે બાજુ નહીં તો આપડે પુરસાદ ચાલુ છે એમાં આપડી આપડી લાગવા નથી ને કોઈ દખલ છે શું છે તેથી તમારો ગુનો આવતો નથી હા તમારું બટન છો અને હાથ મૂકી દેવું ટોપલો ઢાંકી દેવો જોરદારમાં ટોપડો ઢાંકી દે પણ આપણે આપડે શું ઉપયોગ છે આ બધી દખલ છે તે દખલ એક ધારો અંત થવાનો છે ઉપયોગ જીતવાનો છે કોણ જીતશે હા અમારે જેવું બન્યું છે તે જ તમને કઉ છું અનુભવ તમને સમજાય છે ચંદ્રામ કે આ જ્ઞાન ક્રિયાકારી છે ક્રિયાકારી સૌ આત્માની એક શક્તિ કામ કરી રહી છે એની શક્તિ નો ધંધો છે કે જેમ તેમ કરીને પ્રજ્ઞા ઉત્પન્ન થઈ ત્યારથી એને કેમ કરીને મોક્ષે વહેલી લઈ જવું એટલી જ એને કામ છે શું અને અત્યાર સુધી તકિત કઈ શક્તિ હતી તાર કઈ અજ્ઞાશક્તિ હતી શું એનો શું ધંધો ન જવા દઉં અમાનો અમાન એનો ધંધો હતો હવે આનામાંથી છૂટ્યા આપણે એ પેલે હાથમાં આયા આવી એ તમારી તૈયારી જોઈએ તૈયાર જ છે હવે તમને લઈ જવા માટે તૈયાર છે તમે જો કદી બધા હેલ્પ કરો એમને પૂછશા જો પછી બીજું કરતો નથી એવું તમને ખ્યાલમાં આવ્યું એટલે કોઈ કરનાર તો છે હવે વ્યવસ્થિત શક્તિ તો એક નામ છે બધી જાતના સંયોગો ભેળા થાય અને એક ખૂટતો હોય છે અને એટલે કામ થઈ જાય એક જ સંજોગ ખૂટતો હોય ના પૂરું થાય જૂન આવી હોય પંદરમી જૂન વાદળો આવ્યો હોય તમે સ્ટડી કરેલો થોડો ખેડૂત છો થોડો કરેલો હોય ને ખેડૂત ના તો જમીનદાર માણસ છે પેલા જમીનદાર બાપ મેઘરાજા રાજાણી એટલે લોકો વિચાર બંધ થઈ ગયો ને કેટલાક લોકો ભગવાન કરે છે એટલે આ ના આવ્યો તો આપડે ભગવાન ની મરજી ઉડી ગઈ ભગવાની બધી અહીં ઉધી થઈને આ થોડા સારો હજુ ઉડી જાય કઈ વાળો ચક્કર થઈ ગયો ભગવાન ચક્કર હોય તો આટલું બધું ચાલુ પાછો આવે મારા એ બાબુ આવું હોય તો ઘેરથી અહીં ઉધી આવ્યો મકાન દેખો ખરે દાદા પાછો ચક્કર ના ગયો ના આવે આટલો આટલો એવું આ ભગવાન વરસાદ વરસાદ વરસાદ એવું બિચારા ભગવાન વરાવે છે આમ વરાવે છે કઈ દેવ લોકો વરાવે છે મેઘ રાજા એમ કરે છે વાદળ આવે એટલે વધારે આશા રાખે ને વાદળ પછી પવન આ નો સરસ હોય તો આચાર્ય રાખે ને પછી જીભ વીજળીઓ ધબકારા માટે આચાર રાખે છો એટલે પછી ખેડૂતો આચાર શન મોકલે આજકા દિન તો ભી એપ્લિકેશન મોકલે જો ખેડૂતો એપ્લિકેશન કરે આવો આવો હા એપ્લિકેશન કરીને તે સિમેન્ટ પડ્યો હોય તો એબી એપ્લિકેશન થાય પછી સિમેન્ટ પડ્યો હોય તો અરજી કરે તો મારું સિમેન્ટ બાર કરે છે હે ભગવાન આજનો દિવસો મકાન તૂટેલો હોય છોને ઓમાં કેટલા જની અરજી વિરોધ હોય છે કે અરજી વિરોધ હોય તો કે એક ગાંઠેવું નથી પણ તેના હિસાબ જવો છે અરજીનો ભાઈ પ્લસ માઈનસ કરીને કેટલા 10000 દેખા થાય એટલે ખરાબ પડી તમારે તમે શું જોયું એટલે એ કે છે ભગવાન બોલો આવે શું એટલે સાયન્ટિફિક સરકમ એવિડન્સ મળવા બઉ મુશ્કેલ છે તમે જોયેલું બાદ રા જતો રહ્યો તે લક્ષ્મ લેવાય છે મહાદેવજી ગુનો વિચાર કેટલું વખત ખરાબ લાગે એ લોકો વિચારતા નહિ ખરાબ લાગે ડુબાડો કે આવું શીખવાડ્યું હોય તો પડી ગયું હોય તો આ લોકો ઘા ઘૂગરાવાથી જ્ઞાન થઈ ગયેલો ના મૂર્ખામેટિક ઓટોમેટિક આ સહયોગો ભેડા થવા જોઈએ ફૂટે નહીં અમદાવાદ ગયા બઉ સઘન પડ્યો હોય પછી પડવા મળે ને એટલે મને મનમાં એમ થાય આય આપડા લોકો તો અતારા ઉઠમાન થયું કેટલો તાક આવવા નહીં આવેલા બધ રાખેલી હોય પણ જો છત્રી વખત અહીં ગયો હોય ને માર્કેટે તો ત્યાં પડવા મળે છે બંધ થઈ જતો સારું આપણે જતા હોય બંધ કરું છું ચક્કર પડવા દે ઉપર અમે પડવા દઈએ અમારા ભાવ છે ને ઉમટા છૂટા માફક પાછો કેમ એના માટે શું કરવાનું વિરોધ કરે આવે અને પાછું ઉઘાડી છે આપડે એક ભાવના હોતી આપડે સારું તો પછી એની કારણે ગમે તે જતું હોય તો થવા દેવાનું તમને કેમ લાગે ભાવી આ બધું ભાવથી બીજી વસ્તુ જ નથી કોઈ વાસ્તુ જ ભાવ છે દસમિક પુરાવે ભાવ શું એટલું જ જોવા માં ભાવ શું એટલું જ જોવા માં છોકરા પર એટલો ગુસ્સે થઈ ગયો છે નલાયક માણસ છે હિસાબ માટે કેટલું બધું પોતાની જાત નહીં પર પોતાની જાત કરોકરા પુનૈ માટે શું થાય છોકરાના ટૂંકને માટે પોતે સંગર્ષણ લેવા સમજાય દરેક દરેક પ્રકારના ક્રોધ પાપ જુન્ય બંધાયો હતો અને અહીં સંસ્થાના લોકો શું કહે છે મને ના મળે આ ક્રોધ કેટલો કરે પણ છોકરા બગડી તેને કશું જ ના થાય ના બગડી તેને કશું ના થાય તારે શું પૂછ્યું છે તારા છે આંખ બગડવા ના દેવી આંખ બગડવા ના દેવી તબજ પડીને અને વાંચ બગડવી પ્રતિગમ કરવું